ખરીદ નહીં કરી શું અઠ્યાવીસ હજાર કોન્ટમાં ત્યારથી બાવીસ હજાર સૂચના હોય પણ પડ્યા હોય લોકોને પચાસ રૂપિયા પગાર મળતો હતો ગ્રેજ્યુએટ નો અને પચાસમાં નંટે ગ્રેજ્યુએટમાં મેટ્રિક ને ત્રીસ મળતો હતો ત્રીસ માં ગ્રેજ્યુએટ નંટર થઈ એ વખત મારો પચાસ હો ગજામાં પડી રહ્યા હતા ને તે પણ જોઉં દર્શન કરવા માટે તો દર્શન કરું અને ત્યાં આગળ ઓફિસમાં આપું એ હોવાની અધિકારીને કહું કે લ પચીસ અંબા મુ કરો અને ત્રણ પાછા આપું એ કીતે પણ મને અત્યારે શું છે એ બચાવેલા બધા લોકો ઘી ગયા સરવાનો દેશી સુધી નહીં ગઈ પછી કે મણિબી કાકા એટલે આપડે બરાબર ને ઘર પહોંચ્યું છે મકાન પહોંચ્યું છે એટલે બાર પર થયો ગયા બધા રોકડા પેલા રોકડા પ બીજું બધું ચાર બાગુ ટીચન ટીચન હતી બધું આપે બારણા બહાર બનાવવાથી એક્સપુરા કરે બે ખેંચે ખેંચે મને બી ગ્રહણ કરે તારા પાસે અમા આપવાનું બી ગ્રહણ કરી દઈ જે પૂરું થઈ ગયું બાજુ પણ વખતે પાંચ હજાર થયા ભાજપ ગમવાનું ચાલી હજાર લાહવા પૂછું પાછી હા લોબલ તું પાસે લોબલ ત્યાં પાસે બોલે બોલે આપડી હિસ્ટ્રી ભૂલી જાય યાદ રહે તો આપડી હિસ્ટ્રી ના યા દાદા તમે મળ્યા સમજાયું એટલે અમારું મન સારું થયું શું ભલે કોણ એટલે ખાલી આવતા ઘઉ માં જાત કરાવત માં કોઈ દેવા જોઈએ રાહવાનો આગળ જાત નહીં રાહવા નહીં તેના આગળ ને જાપુર વાવાની જગ્યા લોકો કઈ જ ગાડા છે ગાડા વાંચી ગયા બાર બાર દે હાલ ભૂખ નથી એતો હું શોધાઓ થયો ને રાખાય છે હજી એવું છે આ સ્વભાવ સ્વભાવ ના ચાલ્યો અને ત્યાં સેતન કર્યું કરે ત્યાં શું સેતન કર્યું આપણી ભાઈ શું કહ્યું હતું બે લાખાનું ઉદાહરણ નામ તો કહેવાય છે હવે શું કહ્યું છે બે લાખ હાથ નો પછી આપતો છ હાથ મારા બહાર લાગે એ વખતે ચોરીમાં અને જેને હાથરીમાં થઈ જાય એટલે રસ્તો દેખાડો બહુ બહુ સારું થાય ક્યાંક એક લાખ અત્યાર રૂપિયા આવું અને બે લાખ રૂપિયા રૂપિયા બે લાખ રૂપિયા એકાઉન્ટ વાપરી વાપરી સાઈ કેમ નહીં લાખ પચાસ હજાર થયો આ લોકો બહુ તાર માગે છે ને છે જી કરવી પડશે અને પંદર પંદર રૂપિયા વાવા કરવા માટે આપે દાદા ની મારે ગયું કેટલા દાદા વાઘા સમ લોકો તો લોકો માને લોકો જાણે હું તો કીધું તો આ તો આગાળો ભરેલો ભરેલો વાહ વાહ કરવા માં હજી આ તો આ તો આટલું થયું હજી બીજું બાકી રહ્યું છે દીકરી થાય ફરા એ રાકે તે કે આપ તો ચેલે બોલે ને કે મત મય ભણવા છે ચેલે એને જેનતો જતા છે બોલે કે રૂપિયા કઢવા છે મારામલેવા દે કંદોરાજી દેવા દરે કરો જે ઇરાવા જાતે કોઈ જણે જાય એટલે એનો એવા સંપિત નિતાવ દેજો ને દેવા જાય ને એની માં દેતા બોલે તો હવે જો એક વાત પૂછે છે હાજરીમાં થયો એટલે એમને એક જાત થી એમના હાજરીમાં કે આ તો બધું પછી કરે છે એ તો આપડે પહેલું શું બધું આપડે હાજર કર્યું પાછળ બાદ આપડે બાકીએ શું કરે ચોકી નાખી એટલે માલપુર દુધતા છે મારું કે પછી હાઈસ્કૂલો કોલેજો કન્યા શાળાઓ ચાર ઘરમાં દૂધપાખ માલપુડે બને સૌ પચીસ છત્તર થાય છતીસ ચાર ઘર માણસો છતીસાય માલપુરા માલપુર મુંબઈ બે મહિના પછી ઉડાપા માં વડોદરા <muchas> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <coughs> આ સપલો જ ઘટ તે લોકો કબા જોતા ચારસો ગ્રામ નો ડબો સા કઠોર એ ડબો તો એનો ડિઝાઇન સારી એટલે એ લોકો પસંદ કરે અને કઠોર ગમો હોય તો ના હોય તો કઠોર પસંદ કરે શું અને હોય તો ડબો પસંદ કરે ડબો માં આવ્યો નથી એટલે એમાંથી મને પણ કઉે મને છત્રીસ બધું લઈ બેસી કરું છું તો મને એમ થયું આખા દરેક આપો દરેક ઘરે ચિલાવ્યું ગમે તમને ચિલાવો કઈ કૃષ્ણ જે પાટી ભેગવાંબા પંચાયત નું આ લખાય નામ આવ ડ્રાઈવર કઈ ગયા ગાડી ના ડ્રાઈવર હતા ને રજા આપો તો ભાદર માં દુષ્પાઠ માલપુવા ફરી છડાવીએ તમારી ગુરુ પૂર્ણિમા જન્મ જયંતિ ફરી ઉજવીયે ત્યાંથી ડાયર નીક્યા ને આપડે કેટલા માણસ જીવે છે ચાલી આવનારા ચોથા બે બે અઢી અઢી રૂપિયા ગળે તો તમે બોલતા નો તમે તમે માન્યા દો માન્યા દેવો છું ગણ અને વાપરવાનું ખેતી તમે એન્ટ્રી માં પુષ્પા કંઈ આવી ગયા એમાં આવી ગયા જન્મજાત વાણી આ નથી જન્મજાત વાણી આ નથી જન્મ જાત વાણી અસલ અસલ ડિઝાઇન di gennaio. Oggi stiamo vedendo la situazione necessaria. બધા ડબ્બા જે દૂર જતા રહ્યા એમની ગણતરી તમારી ગણતરી મેં એમને પૂછ્યા કાલે હું નફો કરતો તત જોઈ ગઈ નથી કેટલા ભૂલા પડ્યા આપડે કેટલા માઇલ ભૂલા પડ્યા બહેના ને પૂછવાની જરૂર હતી ને પોતાનું જે એટલે એટલે સીટ મને પોતાની ગાડી માં લઈ આવતો હોય આપડે બાવીસ નઈ બાવીસ નઈ એટલા ક્યારે કરાય બાવીસ એટલે શું ચાર ગાડીઓ ને આગળ બી જાય અત્યારે થયું એવું કે અમે તો એમની આગળ સાથે નતા અમે બોલા પડી ગયા એ જ રીતે તમારે પેહલા આવ્યા ગાડીમાં અમારે સત્સંગ કરતો બઉ ચાલતો વાતો માં રસ્તો જોતો રહ્યો દિવસ કરી અહી ઉતાવળજી આવવા માટે બધા ગયા છે પેલા એટલે ઉતાવળજી આવવા માટે ભૂલા પડેલા દાદા ની સાથે વાતો ચાલતી એટલે ભૂલા પડ્યા ના ભૂલા પડ્યા પછી એના વિચાર આવ્યો બધું ઊંધું ફરવાનું ખરું હું એને વિચાર આવ્યો ખોટું કે ખરું अच्छा लगा ना हां चलो ना टाटा वाली गाड़ी पर ये दी सचिव सचिव जमा दें मेरा जमा देने मिटा दे भाई सुना है मेरा सिधारा है ये दरा सिधारा है બધા આઠ ગાડીઓ આવી છે ત્રણ ભૂલી પાડી પાંચ ભૂલી પાડી આઠમા થી પાંચ ભૂલી પાડી ચારે ભાઈ સાચી માં is very high potential wala wala ka itna juri kari jati pari ja jo agar jo padhe padhe agar bhulo padh bhulo padh boli khari bolade to boli kyan ki padi तो वालों के कौन जो बुली पड़ी ने अरु में जाओ तो बुलो पड़ी ना तो दादी बड़ी दादी बड़ी है तो ये पांच किलो तो बचा गया ये बुला पर कैसे गिर गया ये लेके कैसे गिर गया ભૂલા પડ્યા એમાંથી તો સસ્પેન્ડ નીકળી ગયો નંબર વન હોસ્પિટલ નંબર ટુ હોસ્પિટલ એ તો ફાયદો થયો ને ભૂલા પડવાનાં અમે આ લોકો બાર લોકો જીએ બોલે રિલેટિવ શબ્દો ના ઉત્તમ થયા પછી રિલેટિવ રિલેટીવ મેન્ટલ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ માં નો જે છે એ છે તે હોસ્પિટલ માં જાય હોસ્પિટલ માં લોકો સીધા ચાલો સીધા ચાલો એટલે પેલા બધા હોસ્પિટલ આપડે પેલા જોઈએ આપડે આ મેટરિ નઈ એ ના કઈ નીકળી ગયા નથી કેન્ટ પોતાનું છે તેને નાખી દેસુ जब आके दुनिया हासिल कर ले नंचल ये हासिल कर ले પોતાનું અને પારકી છે મે અને જે પોતાના પોતાના બાબો જયારે હમણ થાય ને બોલો એટલે મારો પેટો પહેલો baba aayi tha apne ke yaar wife of my father father remember my wife you know ki aapke father wife nahi hai toh ye aake bol ke apna bhoya hai koi kare ab hai kya sab aake bolne se aata hai mamta kare na ab hai kya સમય આપડે સાચ વાર વાણી ના થાય ને એવું બોલે એટલે વાળી સાચી વાળી િય હોય ને કે લિપ્તી હોય મજૂરથી લાગે સરકાર કે ના હિસ્કારી હોય અમાનો હિસ્કાર હિત કરે ઈ હોય બધું બોરે બધી રીત બરોબર અને પછી ડાક્ટર પછી હા હું દાદા જઉં ત્યાં પછી ઊંચું ગો આ બધા એટલે ક્યાં એની યોજાશક્ય િય વિચર અને મિત્ર ચાર ગુણાકાર પ્રત્યે વખત જીતવું હોય ચાલશે કેટલાક તો બધા છોડે નાતો ઉગાડી ગેટ કર્યું નાખ્યો ઉગાડી ઘેટ કરવી દા રમીલા પૂછી જાય જુદું સત્ય એટલે શું તમે કહ્યું કે સત્યમાં જો જુદું હોય તો પ્રશ્ન પૂછવા એટલે શું જે જગત માંગેલું એ સત્ય મને એ જ નથી લાગ્યું એ પ્રશ્ન પૂછવા પણ એ સત્ય ના પણ ખુ છતાં તમારે અહીં અહીં ભરા કરતું હોય તો તમે જુદી રીતે આવી દાખલા થશે કે ગાય આમ ગયરી હોય અને કચ્છ ફળ તો આવે અમારી ગાય આ બાજુ રહી આપડે જે બાજુ નથી ગયે એ બાજુ ખાઈ આ ચેક પૂછ નો પગે તારે આ શું કે છે મારા ફાદરભાઈ ન અમારે ગયા દાદા અમારે સચ્ચન માં એક વખત એવો પ્રશ્ન ઉઠેલો કે એક ભાઈ એમ કહ્યું કે એક જણ નોકરી લેવા આવે એને રેકોમેન્ડેશન આપવાનું હતું મારે એમ કુ એમ કઉ સારી નથી તો નોકરી ના મળે તો મારે આમાં કઈ જાતનું સત્ય બોલ્યું માટે આપડે જાણતા હઈએ આપમેશન રેકોમેન્ડેશન આપણને માગે કે ભાઈ આ ભાઈ કેવા છે તમને ખબર હોય કે માણસ નથી પણ છતાં એમને નોકરી માટે આપડે કેવું પડે કે આ સારા છે તો તે વખતે શું કરવું સાચું કહેવું કે સારા નથી કે સારા છે કેવું શું વિશેષ થાય તો શું છે જોવા પીવા ના હોય ચડે તો એવું કહેલું કે આપણા મહાત્મા છે એને જ્ઞાન લીધેલું છે એમના બ્રધર છે ને કઈ બ્રેન ટ્યુમરનું ઓપરેશન કરેલું એના માટે નર્સ રાખેલું નર્સ રાખેલી ઘરમાં નર્સ તો એકાદ દિવસ બેઝાન બેઝ્યાન ને પણ એને કોક કહ્યું કે આ તો હવે બહુ માંદા છે એને બઉ દાડા નથી એમના એટલે પેલા ભાઈ અસર થઈ ગઈ જરા માંદા હતા ને એ ભાઈને એટલે હમણે તો એને કાઢી મૂકી કે ભાઈ શું આવું ના થાય અમારે સારી જરૂર નથી એટલે એને કહું કે નોકરી લેવા જાઉં ત્યાં તમે મારા માટે રેકમેન્ડેશન લેટર આપો એમાં આવું બધું કહેશો ત્યારે આ માણસને લીધા થઈ આપણા મહાત્માને કે હું આને સાચું કઉ કે ખોટું કઉ કારણ કે ન થતી એને નોકરીની શું જરૂર હતી કારણ કે તમે શું શું બોલ્યા તો એ જગા એ તમારું કઈ જાતનું શક્ય છે એ અમારે ડિસ્કશન ચાલેલું સેક્શન માં ત્યારે થોડા જણા એમ કયું આપણે બધું કહેવાની જરૂર નથી કારણ કે બીજે જ્યાં નોકરી લે ત્યાં વધારે સારી પણ નીકળે એ લોકો ભલા બઉ દાદી બઉ ભલાઈન નહી કરવી અંડરલાઈન નહીં બઉ સારી છે ને બઉ જ વિશ્વાસ છે એવું નહીં સાડી જે એરો કે સાડી જે એનું કામ તો માંગો સીધો કે આ તો એ લાબી જે ઓકે આપડી આપડી ભાષા બીજી વસ્તુ આપડે કારણ કેદય પ્રમાણે આજે ના પડે એ ભાઈ ઉદય પ્રમાણે પડે Медведи не ала. Вот, апре кадати не гол на ра. Апреди гол на ра. Ане преди гол на ра. Апреди гол на ра. Тегап те де. Закрај е не кое одјек. Ја не сони кое одјек. Само пограј е не де. Седе. નથી પકડાતા એનાથી ત્રીજી રીત ના રેખાય દાદા રીતાબેનનો અંગત ક્વેશ્ચન છે કે એમની પ્રિન્ટિંગ પ્રેસમાં એક ભાઈને ચાવીઓ આપી હતી કામ કરનારને ચાવીઓ આપી હતી અને પછી ચોરી થઈ પછી એ લોકોને વેમ પડ્યો કે આ માણસે ચોરી કરી છે આ માણસ પાસે ચાવ્યો છે એને કદાચ ચોરી કરી હશે એવા માણસ ને કાઢી જોઈએ કે રાખવો જોઈએ જેમાં આપણને શંકા થઈ ગઈ કડીક ના કરી એની શંકા છે આપણને આપણને માણસને કાઢી મૂકવો જોઈએ દાદા ના કાઢે ના ચાવીઓ લઈ લેવી જોઈએ દાદા ચાવીઓ દાદા એ લોકો એવું જ કહે થોડા વખત પછી ચાવીઓ લઈ લીધું નાવા જવાનું છે આજુબાજુ મારું તો અમારી નારાયણ ના ના મારવું ગાડી આવી હા આઠ ની નવમી ગાડી આવી આઠ જ ગાડીઓ છે ને હા નવમી આવી છે મને એવું લાગે હા આવી હશે આમ થાય દે આવા પ્રશ્નો મને ઉભા નથી થતા આપણે ખાલી વાત પૂછીએ તો પૂછીએ જે ધ્યાન આવી સારી જે ધ્યાન આવી સારી ઇન્ડિયા છે મેં પછી છોપરો નહીં મેં પછી છોપરો જોયો તો પછી કે રીત ના પંજો બાજી મને ગપ્પા જ નથી કાયકોર કવડ નથી હું લગન કરવાની છું પણ મને હજુ કોઈ મળ્યો નથી You're afraid we don't see a turn Mr. I did the vent, I did the vent મારે એવું જોયું કે મારી જોડે એડજસ્ટ થાય થયું ના થયું હું મારો બધો પૂરતો પ્રયત્ન કરું અને એડજસ્ટ થાય જરા દો જોઈએ ઉપાડો હોવો જોઈએ થોડો મારા કરતા વધારે હોવો જોઈએ કે ઓછો જોઈએ પણ આમ સાધારણ નાક નખો સારો હોવો જોઈએ અને જોતા ની વાત થોડું આંખ ને ગમે એવું તો હોવું જોઈએ ને જોતા આંખ નાખ ને કઈ થાય છે આગળ જેમ થાય બીજાનું ગમે મધર બધા કયું કોઈ માનતું નથી મારતા જોઈ દબાલ એમના જે હાથે રહેવાનું ડબલું એને તો મરી ગયું પછી એમને કીધું નથી એમ તાર ભાજપ છે ત્યારે વિરોધી છે મધર માટે પૂછી કરવું બે ઈચ્છું એટલે શું કેવું હિત જોયું છે આગળ જોયું છું તું તારી વિચારી જોયું હાલ <sum> <sum> <sum> <hums> રંગીન બદલ નવી નહીં પચવાનું રંગના માટે રંગના માટે આ થોડી હા થોડી જરૂર ભાઈ એને માધ્યમ ભાગે વચ્ચે ગયું છે આ સમજણ કર્યો હતો દાદા પડતી અહી કંપની પછી કરનાર બધું લેજે પડ્યું બહુ સરળસ ગોસી આપો ગોષી એન્ડિસ્ટેડ સેકન્ડ એન્ડિસ્ટેડ યુ આર એન્કન્ટ્રેડિંગ ધ લીસ્ટ ટેમ કેનો લેઈ ટેમ બુજી કેમા હેમ બુજી